આપણને લાગતું મને પછી દાદા પુણ્ય પુણ્ય જાગે અંદર મને કઈ ગમ્યું એમને એમને છે ને દાદાજી એમને તેજ જેવું છે નહીં પણ એની ઓછું એમને એમને શું છે ગમે જ નહીં પણ એમને આનંદ રહે અને તેનો સ્ક્રુ ડ્રાઈવ ઓળખતો ના હતો સ્ક્રુ ડ્રાઈવ કરવી નેટવી ને એવું વળી ગયું છે બે છે ને નહીં તો ઊંઘવાનું બાનું કાઢી નો હું જતો રહ્યો એ જોડ્યું દાદાજી ઓકરી જ આવશે બેન ને લઈને હજાર અરે આવશે આવશે દાદા નો રંગ લાગો હજાર મિલસીજ એવું કઈ નઈ હા આવશે દાદા પાસે શ્રદ્ધા નહીં મન બેસશે પણ તમારું મન તમારું તમારું આત્મા કબૂલ કરે ત્યારે શક્ય વસ્તુ લાવવા માટે તો ખેતર જુઓ ને ખેતું સફળ ख से ज्ञान आपसे तो बहने की एक दिवस म केमु के आ तो के आनंद अवतार कर, के, के करू पड़े दादा के करू हे तेरे आए एकदम तो ना थाय તમારે હોય એ મેં હજાર ડોલર લઈ જો તમારા શું ના કરે હું તમને કહ્યું ભગવાન શું ના કરે ભગવાન ભગવાન બધું હવે ભાઈ પૈસા જ મળવાના છે आ हमें बदा ने थाने आखू वर्ल्ड एम क्या है बनेवं कोई दा बन आक्रिज्ञानी हमें ते मैने एक जो मार नाम पूछो ते मैं एक जो नाम पूछो मह्रो नाम याद आए तो थोड़ोड़ मनो बोलावे करें નહી પડે તો હું પાડીશ ને અહીંથી બોલ મારી આવી તો પાછળ અહીંથી કહો મારે તો છે એના માટે બધી તૈયારી જોઈક ના અનંત આવતા ની ખોટ વાળવાની એના માટે એવું વિજ્ઞાન પણ એવું જોવું જોઈએ શું ના ભાઈ એના માટે વિજ્ઞાન પણ એવું હજળ હોય ને અનંતોટા અનંતવતા ની ખોટ એ ઉતરાધ વાળવાની છે તો એને મારે વિજ્ઞાન પણ એવું જ છે શું બોલાવું છું શું બોલો છું કારણ કે એમને ત્રીસો સાઠ મારી ત્રીસો છપ્પન તમારી થોડી ઓછી ઓછી હું આમ કોલું છું આમ ફૂટબોલ આખરે થાય તાર મજા આવે જય જય કાર્યલ્યાણ કરવા માટે આ પ્રકટ થયા શું થયું આખા વર્ગના કલ્યાણ માટે છે આ કલ્યાણ થઈ જવાનું એમ સંકેત થયો છે સંકેત થાય કરવું પડે બધું અને ત્યાં મારે ક્યાં કરવાનું બધા પડ્યા બધા બધા કરનારે લઈ પડ્યા મારે ક્યાં કરવાનું જે પૂછવું આ વર્લ્ડ માં વર્લ્ડ ની ઓબર્વેટરી કેવાય જે પૂછ્યું ગમે તે રાખું બધું જોઈ ને બોલે છે આ પુસ્તક નું વાંચલું નહી કારણ ચાર વેદના ઉપર હોય કેવા ચાર વેદના ઉપર આત્મા અવસ્થ વેદ છે અવર્ણનીય છે શબ્દ માં ઉછી ઉતરે શબ્દ સ્થુલ અને આત્મા સુખ નો ઉતરે ખરે એમાં આત્મા આત્મા આપે એટલે પછી શું રહ્યું પછી હમ તમને આપીએ પછી કરી લેવું તમારા હાથમાં તો ને ખબર મૂ પછી પાણી વાણી છોડ્યું પડે છાટવું અહી પડી ગેસ પછી હા અમે આયા જોડે નઈ તો વાહન પાંચમી આ દોઢ મહિના બે મહિના બાર થાય જાય કોઈ માર ના મળે એટલે અમારી ના હોય ચાલુ ચાલો ચાલ મારું આનંદ ઉપજાવાનું સ્થળ છે વાત યા આનંદ થયા તો બરાબર તો આ વાત ની જરૂરત નથી આમ થઈ ગયા થાકી ને આવ્યા બઉ થાકી ગયા હશે એટલે તમારે તાજા તાજા દેખાય કરશે નઈ દાદા દેખાય છે કેવું કોમ ને કહી ગયું સુખ નહી દુઃખ માને હા બર્યું છે ઊંડા ઉતરી જુખ માની દે પછી બોલો સુખ નું સાયકોલો ગોપાલ મિત્ર થાય તો હા દાદા એ નથી ગયો રાજ્યો એ બધું સાયકલો કશું પામ્યા નથી ત્યારે ખબર પડે ભાઈ ભણેલા તમા તો ગાજર પપોડી જેવું હોય છે ગાજર ની પગડી વાગી તો ખાઈ ગયા લોકો ચાલ સાત સાત મોટલ ના માલિક છે કેમ હા મોકલે છે શું રામ ભાઈ નું ભાઈ થકી વાત હું તો એમ જ માનું કે ગ્રાહકો જાતે જ આવે છે રૂમ જોઈ એટલા આવે રૂમ જોઈ એટલા આવે હું તો બધી બહુ દેખાય છે લોકો હા દેખાય છે ડરાય ને ત્યાં માં એવું ને ક્લીનતા રાખે तो अमरा ग्रॉडलता है बीजू कारण होतावो दादा के के ते बताओ बीजू कारण कारण अमनेतु આ ખેતર માં ખેતર એક નું એક ખેતર બે ભાઈઓ રોપે મહેનત હકી કરે પણ એક ના બહુ પાકે એક ના પાકેજાતું નથી અમને આ તમારું પુણ્ય કરમ છે ને ગયા હતા જે પુણ્ય કરેલો એ તમારે ધાર્યા પ્રમાણે ફળ આપે અને જયારે એ મુદત પૂરી થાય ત્યારે તમારે ધારેલું આવરણ પડે બધું શું તમને ધારો હવરું થાય ત્યારે એ સિઝન માં કરી લે એવું શું ને પછી ધાર્યા કરતા અવરું પડે ત્યારે વાપરવું પડે કોણ મોકલ્યો છે એ ખબર પડી પછી આવો મહેન્દ્રભાઈ આયા કે કોઈ સીધી ગઈ એમને બધી વાત પૂછ્યો હા બધું કારણ ખેડ સુધી વાત હું કહેલીશ એને ચાર્જ કશું એ નથી તમારું હા માનવું નહી કે આ ચાર પછી આપડે આપણું કામ કાઢી લેવું કરી આપડે જયારે કામ કાઢી લે તમારું કામ કાઢી લેવાની ઈચ્છા રહી છોકરા કે બે છોકરા છે બે છોકરા ભરી રહ્યા ડયા મારી જોયું નઈ જોયું ડાયા માણસ નહીં જુઠ્ઠા માણસ નથી મળતી પૂરેપૂર કર્યું છે તેનું બાજરી બાજરી પેલો બાજરી કાપવી પડે છે રોપવા મળે ગઉ એટલે ઘઉં ખાય છે જે રોપે મળે ભાઈ ક્યાં સુધી બેઠી અમેરિકા કે ના વાત છે 4 79 79 1 બાર મહિના થયા ગયા ચાર બાર ચાર ત્રણ બાર લાખ થઇ ગયા બાર થઈ ગયા કુટુંબ બધું સુખી છે આનંદ માંગર જતા છે કે મારા તારા કરનારા કાલે સુતા પછી હોટેલ ની અંદર હોય ને મોટેલ માં સુ અમારા રૂમ ઘરમાં મોટલ આયા કરવાની એની રચના કરવાની જરૂરત નથી એ તરતે આયાજ કરવાની જયારે નહીં ચાલવાની થાય ને ત્યાં આપડે पप्पा पप्पा कभी नही हाला खबर पड़ सू जो उड़ाई लेता एकता नहींता होती नहीं આ મારો બેડ છે આ મારું છે આ ટાવર તો મારો છે કોઈ પકડે તો એજ એ થી પકડ તારો કાવલ લે એમ એવું મત પણ મેળ બરાબર પડે મેળે કોઈ ની જોડે આમ ઝઘડો નહી બધા જોડે પડે પણ આ રૂમાલ મારો છે આ વસ્તુ મારી છે મારું તારું રહ્યા જ કરેલા મૂકે આપું મારે ગયા પાછા છે અમને બોવાના થયો રાતે તમારી ઈચ્છા નઈ દુઃખી કરવાની પણ અજવાન થી દુઃખી થઈ જાય તમારી ઈચ્છા તમે એવા ઈચ્છા માણ નથી આ ભાઈ બધા चोखा चो भाई हंसल होता इच्छा नहीं It's like this good name. Okay기�ерхspeakers Can I get plecat kasih? Something that you need What's it? Maggirl you put into the street? How can you pay me devil page? Yeah, there's a병. Since IAcadwaraya, I am happy. Well I want to find myself Which I said Not this guy incredible संसार नही संसार नही है संसार जो नहीं तो आगो आप नाम शु भुलाई भुला भाई ना जुए बोलते नी जुए कारी जुए थे बोलो ना जुए बोल शु લગર કમનો પેલા તિરસ્કાર નહી એટલે હા આપણે તો હા મુક્તિ જોઈએ મુક્તિ જોઈએ અમને ખપે નહિ મુક્તિ સિવાય કઈ ખપે નહિ એમ કહ્યું નઈ એટલે બંધન એની મેરે જ થતું આપડે બંધન ના જોયે એમ કહીએ તો બંધન રી અત્યારે એટલે એવું આપડે બોલો રાત મુક્તિ જોઈએ રાગ વગર એમ કે આ ઘેટવા ના બંધન સારું આ ઘટિયાળા બંધન સારું પણ બંધન ખોટું ખાલી પેલો પેલા તો બુટિ ઓછી એટલે ચાલી જાય અને આ તો બુદ્ધિ વાળું જાનવર કેટલું શાંતિ શ્રાંતિ જીવે છે ને પ્રાણી કહેવાય પ્રાણી એટલે જાનવર એવું કેવું ના જોઈએ આપડે આ જમાના પોતાને અમી દેવાનું કેવાય નઈ પડે પ્રાણી કેવાય ધંધે આ બંધન કઈ હારું લાગતું તેલ ઉી રીતે જીએ છે તેલ ઉના જાય છે ભય ગમે પોતાનું ભાન નથી પોતાનું ભાન નથી હવે કહ્યું ને કે ઉઘાડી વાંચે ઊંઘે છે આખું જગત છે પોતાની પાસે कर का विश्वास कोई कर सो બાર પાવા મારે છે હા એ તું ભણ જ નહીં ને પોતા તેથી બહાર ખોર છે તપાસ કરે જવા તપાસ કરતો આ બધું એ તમે ખર માર્યું આ સંસાર ના જો આજે મેં તમે આગલું પગલું આગળ પગડતી તો એવું એ સુ ના જોઈએ એવું બધી આપડે ફરી બંધ ના થાય એવી મગાય એટલું માગો એમ કહું જે મત ની એમાં કોઈ પણ ચીજ માંગો બચ્ચી આપવાની જે રીતે કેશ બેન્સ આપેલા મુ લાગે હા દાદા કશું ને આપડે રાખે છે પાસા કુવો જોઈએ કેવો પાસા કુવો પાણી છૂટે જ નઈ પછી જન્મ મરણ થી મુક્તિ મળે પછી કઈ માગવાનું રહેતી મળે પછી કઈ રેવાનું મળી ભીખ છે ત્યાં છે ધોલ ની ભીખ છે છોકરા છોકરાની ભીખ છે આવામ ભીખ છે નોકરી ની ભીક છે જવાબ ની ભીખ છે માલ ની બીક હોય શું કઈ શું સંડા શક્તિ નહીં શું બોલો જગત છે કેટલા જીવો મોક્ષ કે માન જો નહીં હોય તો કેટલા જીવો મોક્ષ જ રહે માન ના હોય મોક્ષ થાય ભગવાન કરીને જવું જ પડે નઈ તો કોઈ દાડે જાય જેનામાં જોઈએ ગુરુ કેવા જોઈએ ગુરુ કે ગુરુ કેવા જોઈએ ગુરુ ગુરુ કેવા જોઈએ ગુરુ તો આકાર નું વળગવાથી ગુરુ ને વળગીએ તો કલ્યાણ થાય કે કુ ગુરુ ને ઓળગવાથી કલ્યાણ થાય બધું ગુરુ થયા થી એને રહ્યું શું તમે કોઈ બીજા શબ્દ તો અસ્તે છે એને આપડે હું એવું કેવા માંગતો આત્મા ની સંસાર ગાયો એ બધા જ ભગવા પાર્યા પછી એને ખરાબ લાગે એને વળવાથી આપણું પણ થાય ને अवश्य डूबे शरी पर बैठा ये बता दूबे गुरु तो श्रीमद रात अदगुरु कहवा श्रीमद रात जीवा देवा नहीं સદગુરુ થી પણ ઉપર કહેવાય છે જયંતી ની કોઈ ના કિંમત નથી અને મૂર્તિ ને વર્ગી રહ્યા ખોટા આ તો ધ્યાન જતું નથી રૌદ્યાન જતું નથી આજે ધ્યાન નોંધા હજ્યા તમે આરો રૌદ્યાન હજ્યા છો કે જાય મુસલમાન ને આરોધ્યાન રૌદ થાય અંગ્રેજો ને થાય ક્રિશ્ચનો થાય જૈનો બધા જૈનો ભક્ત ના થાય વાંચી દે વાંચી દેખાય દરવાજા વાંચી દે બાર વાની મારી શાસ્ત્રો માં ચાર જ વાની વાત છે મળે તો આપણું કલ્યાણ થાય આત્મા નું કલ્યાણ થઈ ગયા મોક્ષે પોતાની પુરુષ તો વન ની અચાય ભગવાને આત્મા નો ઉપયોગ છે શાસ્ત્ર માં અનુભવ માં આવે જેની વાણી તંત્ર નથી પરમાત્મા કેવાય ભક્તિ કેવાય પરમા એ તો હોત છે તું બધા થઈ જશે પછી આ હું ઉઠી ને તો આ એવું જ બોલશે ને તમે નથી બોલતો નથી કોઈ સાથે વાત નહીં કરી તે ગુસ્તું વાણી ના મારી કેળકીઓ માળા પણ હું નીકળતું નથી આપડા પેલા મારે છોકરો જોઈએ એટલે કે મારે છોકરો જોઈએ તો પ્રભુશ્રી કઈ મોકલ માંડી દે તો પ્રભુશ્રી કઈ જાય તો મોકલ માંડી સંસાર છોડવાને બદલે છોડવાને બદલે તેને સંસાર વધારવાની વાત કરી ત્યાં મુકાવાની છે તમારી માલ મિકટ કે કરોડો ડોલર હશે તે પણ મુકવાના જ છે તમારી સાથે હોય છે એને આ બધું કતુ હોય છે આવી અને એની સુગંધી અને ધીમે ધીમે આ આ લોકો નું ચ હું આ લોકો નું તું લઈને આવ્યો છું પર નું પછી શું થશે આપવાનું એની એને ખબર નથી પછી શું એનું ખબર નથી આત્મા ની પછી બે બે વાગ્યુ વધારે પીવાય ની તો ભાઈ પછી થાય શું થાય સરળો થાય એનું નામ કહેવાય ગમે એટલું ખાય થાય સરફળવા साचु जूते सुख जो साचेड जूते चालसे बीजा अवतार बाप थे तय भुला पूछे बीजा अवतार बाप थे त्यार अरे गया अवतार ना छोटा मूटी आया तेरी कोई चिंता करते तो छोकरा जुआवा पड़े अरे तो तोना थे तोना थे तोना थे तोना थे तोना पंप तो मरी गुली आयो तो अंपाइप बीजा बीजा कोई भाव ऐसी પછી પાછો જે બેન કઈ કમાઈ ગયા નઈ દેહ કમાઈ ગયા પાણી રસ્તા આવી ગયું તારે એનો દિવાળું આવશે ને એક શેટ હતા નહીં હતા હું સમજી ગયો મારવારી મારવાડી કોણ કરેલું છે મજૂરો મુકર છે તે અહી શું છે તમારે તમારો સામાન છે હજાર બે હજાર ચીજ લઈ ને આવ્યો કે દરેક ગંધાકારી માણસ દીટ આવ્યા દીટ ના તમારે મિલ મીલા ઓળખું છું તમે શું દુઃખ છે શા નું દુઃખ હશે તો આ તમે મટ્ટી નથી કૂતરા ના ગઢેડાના ભલે જોવાટ્ટી મટી મટી હતી એક અવતારમાં મટ્ટી ના મળે ની મળે તો આપડે નાખીને ના મળે તો આપડે એને બાધા રાખીએ ભલે તો નાખી દેવાન હોય તો એરપોર્ટ પેડી ને આધારે પહોંચતો બધું કરતા છે દારૂડિયા ને દારૂ પીવાથી ઘેન ચડે આ વખત દારૂ નું ઘેન ચડી ગયું કે દારૂડિયા ને દારૂ પીવાનું ઘણા કેટલી જાય આર્ય દેશ ના ભૂમિ છે પાછળ પડ લો કે મળે કે પોતાના કર્મ ને અધીન મળે મળે કે કર્ના અધિના મગાવે છે તો કર્મીન માગે છે ને એ જ કર્મ આધીન માગે મારે હા એવું કર્મ હોય કરનાર ભગવાન બાર ના આવે તો પણ રહી જાય ભગવાન બાર આવે તો પણ રહી જાય રહી જાય ને આવેલા બધું હા બધું રહી જાય હોય ને આ જમવાની તૈયારી ગુલાબી ગુલાબી આલે જૂથ